કરમ રાખવી કેમ શું તમને સમજ મળી પણ તેને બદલે આ લુખું થઈ ગયું પેલી ભાવના રાખવાની રહી ગઈ અથા તો ભોગવતો હોય ની ચાલુ એટલે બધી પૈસા થી મદદ કરે તો હિન્દુઓ એમને જંતુવાદી કે માણસ ને મારે જંતુ ને બચાવે હા એટલે એમ કસાય એ આત્મહિંસા કેવાય છે શું કેવાય છે ભાવ હિંસા કેવાય છે શું કેવાય છે કસાય ને શું કેવાય ભાવ દ્રવ્ય હિંસા થઈ જાય તો ભલે થાય પણ ભાવ હિંસા ના થવા દેવ્ય હિંસા અને આપડી આ બધા જમીન કરશે પછી પગ હોય તો પડી જાય એટલે ચાર બીજા બે હોય પડી તો ના જાય ને ભાવ હિંસાની લોકોને પૈસા ની પડી છે બધે જઈનું પણ નઈ બધા લોકોને પૈસા ની પડી છે અરે વવનું જે થવા થશે બીજી લાઈ પૈસા નહીં પડેલી છે અત્યાર આપડે મોક્ષ જવું છે બીજો કામ જવું છે